ખુલાસા થાય રસ છે આપડે અંગત છે ને એટલે ટૂંકાવે ને કેવી રીતે બોલાવાય આપણે ઈશ્વર ભાઈ કેવા માંગે છું આપડે એને આખું મોટું ના લાગે ને ઈશ્વર ભાઈ બનાવેલું કઈ ખબર પડે દરિયાની શું કે છે મને કઈ ખ્યાલ નથી કે તમે માથી લાવી લાવે જ્ઞાન વાચિન ખબર પડી છે આ તિરિત જ્ઞાન ખબર પડી કે ઈશ્વર માય જો આ બસ સંભારી અનુભવ છે અનુભવ થી છે એ સાંભળી લોકો આપણે બેઠા હતા સમાજમાં મોરબી પાસે હા કઈ સાંભળ્યું હોય એ પ્રમાણે અંગ્રેજો શું કહે છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ This World એવું કહે છે અંગ્રેજો ફાઇનાન્સ માં રહે છે કે શું ઓકે મહારાજ તો એ અંગ્રેજો ગોડ ક્રિએટર ઓફ This World is created by God એ અંગ્રેજો કહે છે ને એ શું કહે છે અંગ્રેજો શું કહે છે ભગવાન ને કોને બનાવ્યો છે ખબર નથી ઈશ્વરે ભગવાન ને ઈશ્વરે બનાવે છે ઈશ્વર ને કોને બનાવ્યો ખરી વાત રીતે ના જાણવું જોઈએ જગત માં ના જાણવું જોઈએ લોકિક રીતે ભગવાન ક્રિએટર છે બરોબર છે લૌકિક રીતે અલૌકિક રીતે નહી ભગવાન આ બધું બનાયું નથી આ ખરી સમજાવો જય લૌકિક દ્રષ્ટિ એ બરાબર છે સમજાવો ભગવાન ક્યાં રહે છે તને એડ્રેસે સારા કર્મો કરી છે સારા કર્મો કરીયે એમાં ઈશ્વર છે કર્મ ની ઉપર ક્યાં છે ક્યાં પણ પૂછે છે કે આપડે અંતર માં હા પણ ઉપર ક્યાં છે વાત ખોટી છે ને ભગવાન તમારા અંદર બેઠા છે ભેગા થયા નથી વાતચીત કરતા નથી કાકા તો દેખાય છે તમારા પરિવાર બેઠેલા દેખાય છે ને આને એને નથી કે પછી પડી રહેશે ને આપડે નીકળી ગયા પછી બોડી પડી રહેશે નહીં પડી આપડે આ દેહ નીકળી ગયે બોડી પડી રહેશે પછી એ માનુષ્ એ મનુષ્ય નો કેવાય પણ આપડે મનુષ્ય આપડે મનુષ્ય પડે કશું ના સેલ્ફ રિયલાઈઝ કરવું જોઈએ ને તું કોણ છે તારે તપાસ કરવી જોઈએ ના કરવી જોઈએ કરી નઈ શું કર્યું ખરેખર હું આ નો વેમ પડે આપડા અત્યાર સુધી ના જાણેલા જ્ઞાન વેમ પડે ને ત્યાંથી અમે જાણીએ કે જ્ઞાન તૂટી જવાનું થયું જેમાં વેમ પડે શંકા પડી ને એ જ્ઞાન ઉડવાનું થયું એટલે શંકા પડે એવું જ્ઞાન હોવું જોઈએ સામુ સાચા જ્ઞાન ઉપર શંકા પડે નઈ ક્યારે બાકી શંકા ના પડે કારણ કે આત્મા છે વાર નહીં લાગતી સંતોષ ને અસંતોષ થતા વાર નહી તારું તો દુઃખ નથી ને કોઈ જાતનું દુઃખ છે ઉપરવાળો ચલાવે છે બધું એનામાં શ્રદ્ધા છે મને એ સારી શ્રદ્ધા એ ઉપરવાળા વ્યવસ્થા ને કે છે આપડે જે વ્યવસ્થા ઉપરવાળા પણ શ્રદ્ધા પૂરેપૂરી હોવી જોઈએ જરા દગાની એવી હોય કઢી ખારી થઈ ગયેલી હોય ના બોલું ને એમ ઉપરવાળા ઉપર શ્રદ્ધા છે ને પછી અંધશ્રદ્ધા નહીં અંધશ્રદ્ધા નહીં અંધસા નહીં એતો ખારી થઈ ને ખારી કરીને કેવાય ને ખારે થયે નવી કરે તો એટલા જૂની કરે દાદ બંદા બેઠા કડી તેને ભગવાન એક બાજુ કરિયા એક બાજુ આ કડી ખાઈ કરી તેમ કરી એ છે ને વિરોધા પાક પોતાનું મગજ સી નાખે રસોઈ વખતે હા પણ તું શું કહું ઘડી કેમ ખારી કરી જેવું કઉ આપડે બીજો રાખવાનું એમ કે છે તો ઘર માં જ કાઢી વેલી છે પછી એ નોટિસ આપવાની એ ખરો કે આવું કરશો ને તમને કાઢી છે કેટલા માટે લોકો દોષ નહિ કાઢતા બહુ ઘર બહુ દોષ નહી કાઢતા એનું કારણ શું હવે આ માફી એ માફી આપી તેના કરતા બધું ભગવાન કરે છે એવું તું નક્કી કરી નાખો ને પ્રેરણા ર આપે છે ને એ બધું બધું ્વર નું ચણ છે આ બધું અને કો ગુસ્સે જાય તો ખરાબ નહિ લાગતો હે ગજુ કાપી લેતા એની ઈશ્વરે એટલે છોડી પહેણવા માટે કાપે બોલો કાપે કે ના કાપે એટલે સંજોગ આપડે એને જોઈને શું કાપે પણ આપે છે એને બુદ્ધિ ઈશ્વરે આપે છે ને તમારે માફી હાલવી જોઈએ બાફી નાખ્યું એક વસ્તુ પર આવી જતા બધું ઈશ્વરે કર્યું વ્યવસ્થિત કહીએ છીએ વ્યવસ્થિત કરતા એવું એક પર આઈ જતા ને પણ આ બધું દાખલ જયારે કમાયો તો હું કમાયો કોટ ગઈ તો ઈશ્વરે ગઈ ગ્રહો નડે ખરા ગ્રહો એ ક્યારે નડે રાતે દડે ગ્રહો દાડે ભગવાન નડે બાપુ જ્યોતિષ નું વધારે નથી એટલું જ્યોતિષ જ્યોતિષ નું બહુ જ્ઞાન નથી મને